તમારી માન્ય ઢોકડી તમારા મારી વિનંતી આપણે બે હવે right, માન્યતા નહી આ બી છે ભગવાન જેનો વાત જન્મ છે એનો અંત છે આ જરૂરી વસ્તુ માનતો બે ટકા વિજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન પોતાની શક્તિ વાળો આપણે ધ્યાનમાં ભારે ને ક્રિ થયું અને માણસ જ કેવાય અને અધ્યાત્મી ના તો પરમ શક્તિ થઈ જાય કોઈ જગત નું નામ સર્વાત્માં પહેલી વાત થઈ ને કે આ કોણ ક્રિએટર છે ભગવાન એ બધી અવતાર વિજ્ઞાન છે એ જ્ઞાન વિજ્ઞાન છે વિજ્ઞાનમાં તમે વાત કે શું આવો શું સુ સુ તો આ ભાવના ધ્યાન એ મેં તાર્કિક રીતે સરસ કે વાત શરૂઆત કરી પણ તમે થોડી પડી તમે સારું વિજ્ઞાન છે કે એકદમ ઘણી હતી વાત કે આ તો તમે કોસે ઈનો સ તે દેયા આ કીક રાત્રિ કી ગામા એવું છે પ્રાઇઝ તો આ જેટલા ચાર વેળા છે સંપૂર્ણ જાણે છે તેથી તો બીજા બાર સાઈડ પંદર બાકી છે શું છે ખરેખર માન્યતા <laughs> ઉપરાધારિત <laughs> <laughs> <laughs> આપનો છો કે નહીં ઈશ્વર ને માનું ઈશ્વર ઈશ્વર ને જોડે ગયેલું છે નવીન બે પેલા પોલીસ વાળા તમને ખોવા કે છે અમારે પણ સમાન થતા શક્તિ નહી પડેલી છે હું દેખું ઉપર પાસે કવર કરે નવા કવર ચડાવી ચઢાય પાસે થાય મેરા કવાર ઉતાયેલ ભાઈ રસ્તા પરલા મનીષ કરી દિલ્હી કિના રેડ કરે ડાયરા બાય બાય લે જમેલા જમેલા સાથે હતા બોલા આવાં સાથે હતા આનો ડિક્રોડ હા રાજપૂત ચૌહાણ ચૌહાણ રાજપૂત ઓ આ લોકો નો ધર્મ છે આ પાછું શક્તિ આવું ઘર છો તમે ગ્રહ કરી શક્તિ છે ને આ કેમ થાય કેમ પાડેલા કે છો મને કોઈ નામ ના રહી છે અને અહંકાર ના હોય બિલકુલ પછી વર્લ્ડમાં કોઈ ના હમણાં અહંકાર હોય નહીં એવી શક્તિ તમે અહંકાર જ્યાં આગળ છે ત્યાં આ નિર્બળતાનો ભયંકર પૂતો છે અહંકાર એ નિર્બળતા મારા બુદ્ધિને નિર્બળતા નથી દીધું મેં તો ગાળ બોલના આયુ તો ન ગાળ ની બોલશે તો બરોબર છે પણ મને એનું ખબર ના વખત દોલ બોલ મારી જાઉ તો હે મને કનું તો નિર્ભર થઈ જાય બળવાન તો આ બળવાન કે લેક તો કનું કે લેક બળવાન જાયો ખ બળવાન પૂરા પૂરા રીમ જાળા મારા બે રીક જજ બે રીક નહી હા હે તો આપ તૈનો ભેણ વાળી ના કરે આ છે પ્રીમા છે સેફરચુવા તો છે ફાય મને લેજો હેમ હોય આ કયો ફાયલાને দাদা પ્રમાણિક પણ એવા પ્રમાણિક કામ કરનારા અને ધાર્મિક છે પડતી ગયો પર શક્તિ બહુ જ વધારે છે 12 આ તમારા તાપના બે જમ દેખાય તો એ વાને દેખાયો બીજા દે બસ આમાં જાતે ડાઉ હા આ બહાર તો ખાય નથી સારા બે અંદર જ મને સમજ છે જા આ દે સમજતી દેતો અન તન કતો કે કતલા બાજે બહાર નીકળન તો ખોટું જોવાનું છે જે જાણ્યું છે આથી ના જોવા પડે ના જાણ્યું ના દળીઓ હોય રસ્તો ચાર રસ્તા પર હાજરી ભાઈ કહી દે કે ભાઈ અત્યાર સુધી નું કઈ આ જે જ્ઞાન હતું તેનું જ્ઞાન સાચું માની ચાલશે પણ એ મને કઈ દુખ આપ્યું નથી માટે જ્ઞાન ખોટું છે મારી પાસે છે તમે આલો ભાઈ એવું કેતા વિનય બધો કરે આમ લાવા નમસ્કાર હા પણ મારી પાસે છે નાખી ગયો એવું કરું જેને કડાપો અજંબો થાય છે એને કિંચિત માત્ર જાણ્યું નથી મુસલમાનો કડાપો થાય નથી થતો કેટલાક જેટલા મુસામાડા ને બે જાણ્યું છે કોઈ બધા બેઠા હોય મોરે ના બોલે અજંકો કર્યા આ બે ફાયદા નથી અને દાયા નો મથે બહાર બેઠા ભર્યો મથે બહાર લઈ હા મહારાજ સાહેબ બે આવ્યા હતા તારે આપડા કોટી કોટી ઉપાસ આ નથી જોવાનું દેખા ભાઈ પચ્યા પચ્યા બઉ સર અમારો ભાઈ ઉકેલ આવેલો તારે કાલે આઈ જાઓ રાતે અને આપી જ કેટલાક હોય કે અંદર મુજા હા એ બંધાયે તો હો એક મહિના અંદર ભેગા થઈ આપણું બહુ લોકો અને આ બિન સંપ્રદાય આમાં સંપ્રદાય લાભસ ના હોયમ હા કઈ ના હોય તમને જો તો હોય તો આઠ હજાર રોજ બંધ થાય સંયમ જ નથી આઠ હજાર દોઢ હજાર છીએ સંયમ જ નથી આ તો લોકો સંયમ છે લોકો બજાર બધે ચાલે ખરું વ્યવહાર કેવાય ને વ્યવહાર કેવાય ઘઉમાં ચારી ટકા કોકડા ઘઉં જ કે આપડે લોકો ઘઉ કેવા ખોકડા વાળા ઘઉં ના કે કર્મ જે ઉદય માં આવવાના છે તે કર્મો ને કોઈ તપ થી પછી ઉદી સેજે સહેજે બધું એની મત ખરાબ થાય ઉદી ઉદી ના હોય બાજુ પડ્યા થઈ ગઈ અત્યારે પાકેવા છે પણ પકવો વેલો પરા નાખીને નાખે છે ઉધીણા કર્યા નો ગુનો લાગે છે ઉદીરણા કર્યાનો ગુનો લાગે છે ઉદીરા કેમ કરી ગયા ઉદી સહેજ એવું આપડેના શબ્દ ના હોય પણ અજ્ઞાની માણસ એ કે છે જ્ઞાની ને તો કર્મ ખપાવાના ના હોય જ્ઞાની ને તો કર્મ ખપાવાના ના હોય એટલે એ ઉદીણા ના કરે પણ અજ્ઞાની ને તો કર્મ ખપાવાના છીએ એટલે એ ઉદીરણા કરે ને કરે દરેક ઉપાય ઉપાય કર્મ બંધાવે ઉપાય કર્મ બંધાવે કોઈ પણ જાત ઉપાય એ કર્મ બંધાવે એ ઉદિણા ઉપાય છે ઉદી ઉપાય છે નવી જાતનું ઉભું થયું નવી જાતિ પતાવી શકાય આવતા ભાવ પતાવી શકાય અત્યારે ઉકેલ ગયો ને ઉકેલ આવી ગયો માર્ગ મળ્યો નથી બુજવાનો માર્ગ પણ મળ્યો હજારો અવતાર સાધ સાધુ ના થાય ત્યાં થાય આચાર્ય દૂધ હોય ફળ હોય લાકડા હોય શિવારી હોય બધું પછી દૂચપોરા કેટલી વાર લાગે વાર લાગે ભૂખ થી કઈ વાર હતી दादा मोक्ष नेहरो स्वरूप मोक्षा स्वभाव स्वभाव વિભાવ માં રહેવું હોય આ પાણી ને ચાર ચાર બે ફૂટું કરવું હોય તો મુશ્કેલી બહુ સંસારે વિભાવ કેવાય વિભાવ બહુ ત્રાસ હવે સમજાય ના પ્રયત્ન કરવો પડે પુરસ્થ કરવો પડે સ્વભાવ કરવાની જરૂર નથી પોતે સ્વભાવ સ્વરૂપ પોતે સ્વરૂપ કહે છે કે કોઈ પણ પુસ્તક એવું નથી જેમાં આત્મ જ્ઞાન હોય એટલે પુસ્તક ની માહિતી હોવાથી બધા જ્ઞાન બધા પણ મુક્ત પૂરતો જરા બુદ્ધિ ના હોય તો અને રોકડું આપે એવા પાછળ કે મુક્ત પુરુષ પાસે જઈએ તો આવો નિવેરો આવે પણ મુક્ત પુરુષ નિશાની શું નિશાની જરૂર નહિ રોકડું આ બેંક નામ કેવાય પુરુષ ને ચિંતાની શોધવો હોય મુક્ત પુરુષ ને અજ્ઞાની માણસ ને મુક્ત પુરુષ જો શોધવો હોય તો એ શોધવા માટે મુક્ત પુરુષ ખોડવા માટે કઈ ચિહ્ન તો જોઈએ ને મુક્ત પુરુષ ના એને શું ખબર પડે એને બહુ બહુ પસંદ કરતા નહીં આવતી જ્ઞાની પસંદ જોઈ લેતી શું કરતા બે ખબર પડ જાયભાવ સંભાવ તો ખર્ચ કરીને કે સાહેબ મારું મગજ કઈ રીતે ઝઘડો થયો છે બરોબર ને વાય લેવું પડે બધા ના બોલાય ગમે તેવો રહી ના છે કેટલા આપડે એટલું કેવાનું કે આ બેંક છે બેંક હોય તો બેંક માં આપડે સિક્કો આપે કરવી પડે કે છે દાદા કે કેટલાક ને કેટલાક એવા મંદ કસાય હોય છે કેવાનું જયારે કઈ કોઈ એમ પણ માર દાદા કૃપાણુ છે કે મુમુક્ષુ તું થા તો મુમુક્ષુ ના નેત્રો મહાત્મા ને ઓળખી લેશે મુક્ષમુક્ષે મુક્ષુ તો હજારો એકાદ મળે મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નહિ એવો કોઈ માણસ કેતા છે એ ઓછી જાય કેવાય ખપી ખપી એ ઓછી તો દાદા એવો નિયમ ખરો સૃષ્ટિ ની અંદર કે કોઈ ની એવી ભાવના હોય કે મારે જ્ઞાની મારે જ્ઞાની શોધવા છે જ્ઞાની શોધવા છે ભાવના કરતો પછી બધી જીત ચિંતા વગર નો માર્ગ રહી શકે સાધુ સંદેશ ચિંતા કરે જ્ઞાનીઓ ચિંતા કરે એટલે તમારે સિન્સિયર છે આ બધા ચિંતા સંસારમાં રહેવા છે તો ચિંતા નહી ને હમદ પારી બહુ માણસ હોય ને એને પણ સીધા રસ્તો લઈ જાય છે જેટલી પડાય નક્કી પારવી જેવું નક્કી કરજો નિશ્ચય કરજો પૂરી ના પડાય સો ટકા ના પડાય એસી ટકા એસી ના પ્રયત્ન સો ટકા પ્રયત્ન કરવો लौकिक दृष्टि आुकसानुकसान कारक बहुत नुकसान कारक्ञता करे अज्ञा अज्ञा ने आ नुकसान कारक है जाने से छाँ मोह केम करे જાણે છે તે બો છે અને કરે છે તે બહુ છે તે મોહ મોહ ને જાણે છે મોને જાણે મોહ જો મોહ મોહ ને ના જાણતો હોય તો બહુ છૂટે અહંકાર મોરે જાણતો હોય તો મો છૂટે આપકારી વાત અહંકાર મોરે જાણે મોર લે ખાય નઈ ખોડ બોળ નાખી આપ્યું હોય ખાઈ જાય છોકરો મરી દેવા જેવું જાણે તો ના લે માન્ય વાત આજે આજે બોલે છે તે મો બોલે છે એ જો પોતે બોલતા હોય તો દાયા થઈ જાય તો બોલે તો અમુક પ્રકારના મોહ ને સારા ગયા છે સારા મોહ ગયા છે ત્યાગ કરે એ મોહ ઉધર જાય છે પ્રશસ્ત શબ્દ જ ના હોય એમને બોલાય નહીં બોલે બાપલા થાય એના માટે આ પ્રશસ્ત વાપરે એટલે દાદા આ પ્રશસ્ત રાગ છે આ છે તે બધું તે સમકિત જે થયેલો હોય તે જ બોલી શકે એને માટે હોય એને પ્રશસ્ત રાગે એને ઉત્પન્ન થાય એને પ્રશસ્ત રાખવા કોંગ્રેસ પ્રશસ્ત શબ્દ ના હોય શબ્દ બોલાય પ્રશસ્ત એ રાગ પ્રશસ્ત હોય ના લોકોને પ્રશસ્ત શબ્દ બોલવાનો પ્રશસ્ત વાપરવાનો શબ્દ વાપરવાનો અધિકાર હવે દાદા મોર તે મોર પાને કહેવાય નટુભાઈ પૂછે છે કે મોર પાને કહેવાય વાહ થતી હોય રાતે ડબલ લે લીધી પછી હું આપણે હા મોહ ભરા એમ કે ક્યાં ઘોડા ભર્યા હા મોહરા આજુબાજુના જે મોહરા છે તેને દાદા કેટલીક વખત એવું બને છે કે અમે ઘણું વાંચીને આવ્યા હોઈએ અમે આપણી પાસે ઘણું વાંચીને આવ્યા હોય ઘણા શાસ્ત્રો વાંચીને આવ્યા હોય હવે એવું બને છે કે આપણું વચન નીકળ્યું એટલે વાંચન કરવું એ તો બહુ મોટી ખુદ્ધિ ની જરૂરિયાત છે અધ્યાત્મ નો અધ્યાત્મ કમ્પેરિઝન ના થાય ના થાય બીજા બધા નું થાય અધ્યાત્મ તમે પુસ્તક રાખેલા હોય તમને વાક્ય જ ગ્રહણ કરતા ના આવેલું ગ્રહણ કરાયભવ ખરો અને તે કયા કાળમાં લખેલો છે ના બાપો નહી તો મકાઈ દેસો નહીં બચ્યા વાર પેલા રિવાજ હોય છે દયાળ રાખો શાંતિ રાખો લોભ ના કરો કોઈ રોધ ના કરો કરી આ બધું કેસે થાય એવું છે આખો દાડો ગ્રો એડ નથી એટલે અત્યારે એડ્રેસ થાય એવું એવું ધ્યાન દે ક્ષ ને અનુસર હોય વાત તો બહુ રૂચિ છે પછી ના શિવશંકર ના શાસ્ત્રો કહેવાય અમારી ભૂલ કરતા આવડે પોતાની ભૂલ ભાગે નહિ એમ નામ જ્ઞાન ના કેવાય જ્ઞાન કરું ને પોતાની ભૂલ એમ જ્ઞાન બીજાની ભૂલકાતો આવડે એવું જ્ઞાન એમને થયું શું થયું બીજાની ભૂલો છે કોણ ઉપાય પોતાના કોઈ શેકાતા ને તો તળવાનો માર્ગશ કીધે ના દેખાય હું આચાર્ય છું હું સૂરી છું એનો મો ના હોય એ મે હા જ્ઞાની આજે મેર ને કહ્યું આ ચોર અત્યારે મારા ઉપર બે મારા ઉપર તબય ઓો પડે આ લોકો વાંધતા હોય શંકા પડી જાય અને જ્ઞાની કોઈને વાંધો ના હોય બોલ્યા મોક્ષ લઈ જશે પછી મને કે છે એ સાસરો બહુ ભણ્યા એની બે ક્યાં મળ્યા સાસરો બધા ભણ્યો કે છે ચડે છે આ બધું નકામ ક્રિયા કરું છું કરી ક્રિયાકા ભાવી ની કહેલી નો ના કરી સારી રીતે ના કરીશ હું રીત જે કહું છું એ રીતે સ્વંદ કેવાય શું કેવાય સ્વક જીભાઈ મહાસ ત્યાં પૂછ કેવી રીતે કરું ક્રિયા નહીં તો પછી આપડે પોપો બધું આજે છે તમે શું લાગે કેવાય કોઈ જીવ માને છે આ બહુ જોર થી બોલે કોણ માને છે સ્વચ્છ સ્વચ્છ નું ગુણવત્તા એટલી છે કે કોઈ જીવ કોઈ માનવ ત્યાં નથી પણ દાદા એવું બને છે કે કૃપાણુ દેવ આત્મસિદ્ધિ બોલતી વખતે ગાથાઓ આવે છે કે તું સ્વચ્છન ના કરીશ તું સ્વચ્છન ના કરીશ એટલે ગાથાઓ સમજાવનાર એમ સમજાવે છે કે જો સ્વચન ના કરશો સ્વચન ના કરશો પણ પાછો પોતે તો સ્વચન માં જ હોય ના એ બોલે છે તો દાદા તારે આપણે બહુ સરસ બતાવ્યું કે હું કઈ જાણતો નથી ડકો ના કરો જાણતો હોત ભાઈ ડાયરેક્ટ ના હોત એટલે બહુ મતો બહુ નિરાશ થઈ જાય કઈ કઈ જાણ મુખ્ય વસ્તુ છે એટલે વસ્તુ સમજ આવી જવું છે પછી મોહત ચાલી રહ્યો મોઢા માટે મોહત મોહ ની શરૂઆત કરી છે મોહ ની ખરીદી ચાલે ખરીદ ચાલી રહી છે એ અત્યારે બોલે છે ને તે જ છે કોઈને અધિકાર નથી આવું બોલવાનો આવું બોલવાનો કોઈ અધિકાર નથી એ જ્ઞાની બોલ એ બોલે છે કે જેના સસન ના હોય તે રક્ષ ના હોય જેનો કોઈ ઉપરી ના હોય એ જ્ઞાની બોલ વાત છે વિજ્ઞાન ની વાત છે આ વાત વિજ્ઞાન ની છે હા વિજ્ઞાન સંધ્યા આચાર્ય બધા બોલે છે પણ એ તો શા ને આરોપી કીધું તો હોય મારા પૂછ્યું ભગવાન વાત સુધી હાથી પડી કોનો નંબર લાગ્યો નંબર લગાવ્યો